स्वामीनायण हरे स्वामी नारायण हरे संवत अठार सौ छोतेर पोषवधी तेरस दिवस श्रीजी महाराज श्री, श्री गढ़ा मध्य दादा खाचर दरबार में श्री वासुदेव नारायण ना मंदिर आग लीम वृक्ष हेठे ओटा पर ढोलियों ढावी विराजमान थे सर्वश्वेत वस्त्र धारण करता कंठ ने विषे धौा ने पीला पुष्प न हार धारण कर અને બે કાન ઉપર ધોળા પુષ્પના કુચ્છ ખોસ્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કરણી રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થતા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેગ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે અને બીજા સાહુકાર લોક પણ તેને પાપી સમજે જે આણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિ પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે ગંગાલ માણસની પેઠે પાપી જાણે છે કેમ કે જો એ પાપી છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તેજ સાચો ત્યાગી છે ઈતિ વચનામ્રતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું છત્રીસમું જે તે થયું